તમારું ના લખાયું પણ એ સમજી શકે કે આ લોકો એ લખ્યું છે કારણ કે સાસુ લખ્યું છે ચાર લખે પડે કે એના તારો બની શકે એ લોકો કે આ માણસ સાસુ લખ્યું બનાવટ ના થાય પોતે લખે આપડે તો બનાવે ભગવાન નામ જ ત્યાગ કરવું શું કયું ત્યાગના ત્યાગ કરો સંયમ સંયમ આજે હિન્દુસ્તાન ના એક પણ માણસ સંયમ છે નહી સમજાવું છે બધી કઈ ગાડી છે કૂતરો જતા રહ્યા છે પછી કોણ બેઠી સંયમ તો જોડે ને જોડે હે આપણને લુટે નઈ જોડે જોડે હે આપણે જોઈએ નહિ સહનશીલતા એટલે શું કોઈ સ્પીન ને દબાવી એ જો વસ્તુ પછી દબાવ એના માટે ફરતા ભલે લાગે પણ કડવું ખરેખર નથી આ તો કલ્પના જ છે કઈ અને તેમ છતાં જો એને સહન ના થાય અમે તારી જોડે ચીજા ને છો કડવાનું મીઠા દેવા હોય છે મીઠા માટે તો કઈ ઝઘડો થયા નહીં ને આ કડવાની કેવું પછી બધા એક જ અવતાર આ પૂજન ને જોયા કરવાનું છે જોયા કરે એ જ જે વિતરા માવી ભગવાન કરતા હતા માવી ભગવાન શું કરતા હતા માવી જોયા કરતા કમીક માર્ગ ના જ્ઞાનીઓ ડિસ્ચાર્જ ને જોયા ના કરે કારણ કે એ તો આગળ ખોતર ખોતર કર્યા નવું જ્ઞાન પ્રગટ કર્યા કરે શું જેમ જેમ ત્યાગ થતો જાય એમ એમને દર્શન દેખાતો થાય નહીં ત્યાગ કરે એટલા પગથે હવે ત્યાગ વાળી વાત હોત તો તમારો કોઈ મને ભેગો થત નહીં કોઈ મારું કામ થાય નહીં અને એ પેલા બોલ્યા હતા શરૂ કર્યા હતા ને પાવડા ચગા મૂકીને રહ્યા બધા ચિંતા થઈ હતી મેળવા માંગવાની પાસે માગણી કરી કે ભગવાન જો કોઈ લઈ જવા હોય અત્યારે મોક્ષ માર્ગ શું ખોલવો હોય તો કઈક આ મને કઈક માર્ગ એવો આપો કે જેથી લોકો ત્યાગ કર્યા આગળ જાય આક્રમ જાય જેવું દેખાતું નથી પ્લસ ટુ થી પ્લસ થ્રી થી આપો તેત્રીસ ટકા પાસ થાય ત્યારે સાહીઠ ટકા પાસ કરો પ્લસ થી પછી મેં કોઈ આ જ પૂરા થઈ ગયા હવે માઇનસ થ્રી રાખો આ માઇનસ થ્રી વાળો બધો માલ છે નિરંતર અંતર કરતો હોય કેવું કરે અંતરદા નિરંતર અંતરદાર જો નિરાકુતા જો નિરાકુતા વર્તે આપવા ગયા દામાં પેલા મારુભી આયા સાહેર કેમ જે છે સાહેર તમે જેમ જોયા છે હું જોઉં છું કોને પશાઘાત થયો છે શું થયો કેવો થયો કઈ બાજુ થયો છે કઈ કઈ અમને તને કેમ લાગે છે આપડે વિમાન કેવો સુંદર છે અને તમારે તો હું શુદ્ધ અને તમને શુદ્ધ બને એટલે મેલ કઢવાનો રહ્યો ને કે મેલ થી મેલ કાઢવાનું પાછી બીજો મેલ પાછો કરવો પડે જેમ હાબુ બધું ઠેઠ શાઢવાના આ ગુરુઓ અને શુદ્ધ તમારો મેલ ચડે નહીં તમારે મેલ ઉતરી જાય પૂછપા કેવી રહી હતી કેવી હતી જવું પડ્યું પેલો ઘેર થાય અંતર જવું પડ્યું ને ઘેર બેઠા એટલે કહ્યું કાગળ જ એકજો એના ફાધરે કયું તો જજો કે આટલું મારું મન રાખજો કે છોકરા નું કહેતા પડી જાય બહુ હાલ રમક પડશે એમને ચિંતા કે ભાઈ મારા છોકરા લાગે પડે ભાઈ પાછો નથી અમારું શું થયું પણ તમે મળી ગયા ને મારું થઈ ગયું કલ્યા એમ બતા કાળું આગળ નહીં તો આપડે કોઈ ચીકડી કોઈ લેનાર ની ઘરાક જ નહીં કર્યું કોણ ઘરે ખાય ગ્રક થયા કોણ ગ્રહ થાય તો હજુ જેમ જેમ જામશે ને તેમ એનો ફળ તો જોજો આ હતો પેલો વરસાદ પોતે બીજી વર્ષે અનંત ચાલીસ પચાસ વર્ષથી બાકી જેમાં ખોટ કાઢવાની છે અને મોક્ષ જવું છે અને દુઃખ અર્ચણ સિવાય રોફ મારીને દાદા આજે સવારે એક ભાઈ સાથે વાત થઈ બહુ યંગ એજ ના હતા ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમર ના એમને મેં સમજાવ્યું થોડું આપનું તો એક કે કે મેં સાંભળ્યું છે દાદા વિશે પણ એમ કે મારી તો અને મને બહુ જ ગમે છે એમ કે એમનું જ્ઞાન પણ મારે એમ કે અત્યારથી એમાં અત્યારથી હું એકદમ રસ લેતો થઈ જવું તો કે છે કે મારું બધું ભૂલી જવું અને મારી તો જનરેશન ગેપ પડી જાય કે શું આખી મારી શું એટલે એ એ મારી ઉંમર મારી એજ બધા મહાત્માઓને અમુક જાણે છે એટલે મેં એમને કહ્યું કે તમે તમે આવો જ મારી સાથે હંમેશા દાદા પાસે તો કે છે કે તમે તમે જે સર્કલ છે તમારું એમ કે એમાં અને મારી એજ ઘણો બધો ડિફરન્સ અને પ્લસ તમે તો પરવારી ચૂકેલા એટલે હું જે રીતે સેટલ થઈ ગયેલો છું કે પણ મને એટલો બધો બાકી દાદામાં જો ટસકો લાગી જાય તો મારું બધું ભૂલાઈ જવાય ને મારો સંસાર ભાગી જાય છે કેટલાક લોકો એવું કે છે કે એવું હોય શકે નઈ એવું બની શકે નઈ હા પોબલ જ નઈ ને આ તો કવા ઉપર અસર કરી અસર કરી દાદા એટલે આ એમનો પુણ્ય હોય તો પુણ્ય પ્રગટ થાય લોકો માને છે કે આ લોકો કઈ ફાઈ ને આપડે રહી ગયા લોકો માન્યતા છે આપડા લોકો નો છે કે આવું ખોટું હોય તો ટોળું જતું હતું અને હા પણ જતું ના પ્રવાસ દાદા અમારી લોટરી લાગી ગઈ ડોક્ટર શિરેશભાઈ કહે છે કે અમારી લોટરી લાગી ગઈ લોટરી આપ મળે ને એ લોટરી લાગી ગઈ હોય એવું લાગે છે એમ કોણ કે છે શિરીષભાઈ હા લોટરી જોયું ને આ તો બીજું ઇનામ બની ગયું છે અમુક ગુરુ મને કગવાન ક્રિએટર છે નાખ્યો છે એ જ અમને તેનું વાંધો પડે બધા મને આ ક્રિયેટર કયું બધા ખોટા છે એક અત્યારે બે રકમો ગુણાકાર કરવાની છે એમાં એક રકમ હાવ ખોટી છે એથી આખો કોઈ ગુણાકારના ફળ ભાડી ના ભગવાન કિ જે બોલી રહ્યા છે એ બધા કલ્પના જાળવવા કઈ બહાર જ નહીં કલ્પના હો ભગવાન ક્રિયા દેશ છે એ શબ્દ એનાથી બધું આખું ગમતું બધું અરે કાર્ય કોણ ગયા ભળેક લાગે એ ક્રિયદ થી એમ કહ્યું મારી શું રહેશે આધાર જતો રહે છે ને ના ક્રિએટર નથી હું કહું તો ક્રિએટર હોય તો મારી ચી રજા થાય હોય તો તે નથી કાઢવા અને મેં તો જોયું કે નથી એટલે મેં કઈ દીધું નથી હમકીને બધા મહાત્માઓ કેતા કે ભગવાન કઈ જશે બધા તું આવે લાગશે આશુ લાગે છે આશીર્વાદ લાગે છે વિજ્ઞાન થી થયેલું જગત છે બાહ્ય વિજ્ઞાન લાઈન માં છે એ ખોટું નથી પણ એ વિનાશી વિજ્ઞાન છે વિનાશ એવો નોર્મલ વિરાશ કરનારું છે દિલો નોર્મલ નુકસાન કરનારું છે નોર્મલ એકલું જરૂર બહાર માણસો ને મારવાની સ્કીમ વિજ્ઞાન શોધખોળ કરી માણસો રે માણસો મારવાની શોધખોળ કરી જીવડા મારવાની શોધખોળ હતી બરોબર હતી પણ આ તો માણસો ને મારવાની શોધખોળ કરી જો અક્કર તો ખુબ બને ઘણી અક્કર હોય ને આ ઝાડ છે અને દાળ હોય અને આ દાળ કાપવું હોય તો આમ બાજુ આ બાજુ બેસીને કાપે થાય એવું આ વિજ્ઞાન ચાલી રહ્યું હા એક જોજો ને સાયન્ટિસ્ટ નું ખોરી માઇનસ છે એટલું બધું વેર છે લોકો હું ઘેર તો જોયા એમને શું છે એમનું બધે આવેલું શિક્ષણ એમનો બે દિવસ તમે જેવું આવ્યું દેખાયું કઈ રે બધું જઈને ક્યાં જઈને અટકશે આ વિજ્ઞાન અત્યારે ચાલી રહ્યું છે વિજ્ઞાન ક્યાં જઈને અટકશે બાહ્ય વિજ્ઞાન કયું બહાર કેફ્યુ છે કારણ કે દાદા ની ચોપડી સુધાર પાછું એ ધ્યાન માં એવું નઈ કે મજાક વધી કોઈ દીખાય નઈ ને કાગળ વાવા જ બધા ના માણસ તો એના ઉદયક્રમથી રૂપિયા કુદરત કેવી રીતે કયા કારણે પુષ્પાબેન કે છે જગ્યા પાણી ની સુખોટ છે વાદળ ની સુખોટ છે આખો દુખા પાડી દેખા ની પાછળ આ તો ચોર ડાખવું ને માટે જેના માટે કુદરત છે આપણને તો હા તો એક ની હડે બીજું ની અરે ત્રીજું ની અછત લોકો માટે શું છે તમે એક્સે છે કેવું છે મનમાં એમ ના સારું થાય આયા નથી કે આત્મા પ્રાપ્ત થયો હોય તો શારીરિક સુખ ઘટે આત્મા ને તો શારીરિક સુખ ઘટ્યું એટલે એ આમ થાય છે એ આમ થાય છે એમ થઈ ગાટ કર્યા કરે ગઈ પણ એટલો બધા કામ બધે ના પૂછ્યા જવાની માં તો પણ ગઈ પણ મેં પાર્યું હું અને ગઈ પણ ભાઈ કે છે એને યાદ આવે એટલે ભાઈ ને તો બહુ સારી હતી એ પણ કોને કહે પછી શું અને આપડે કઈ કાકા કેમનું છે આબરું જવાની ભય બધા નહીં એક આબરું ગયેલી રજા આપડે લોકો એકલા જી બધા ભય બધા આબરું જ એમને આબરું જતી રહેવાનું ભાઈ ભગવાન પૂર્વ ભગવાન ક્રિએ છે આટલી ખોટી છે એ રકમ બીજી એક સાચી રકમ છે આ બે રકમ નો ગુણાકાર થી કોઈ દાડે આ થયો નહીં અને દાડો ભર્યો સાચા બીજા બધા ખોલા એટલે આવું કોઈ વાત આવી કોઈ ને વાત કરીએ તો બધા એમ કે આખી દુનિયા કે છે એ બધા તમારા દાદા સાચા પ્રવાહ છે આપણને બધા જવાબ ભરે પણ આપડે ચાકી ગયેલા હોય આપડે પાછા ના ફરી ચાકેલું છે જો ચાટ્યું ના હોય તો આપડે પાછા ભગવાને માવી ભગવાન કહ્યું ને કે અમે આત્મા વાત કરીએ છીએ જે કોઈ જીવ હું શુદ્ધ આત્મા છું એવું થઈને જો બોલે હું આત્મા થઈ ને આત્મા એક બોલે છૂટી ગયો આત્મા થાય એક મિનિટ જ અને પછી હું શુદ્ધ આત્મા છે બૌ થઈ ગયું પછી આગળ બધાય આત્મા થઈ એક પડ આત્મા બોલ પછી આથી વધારે શું માહિતી માર્ગ કેવો સારસ છે સંયમ માં તપ બધવાય જાય શું કયું સંયમ શું કે અરુણ ભે ને ગાળો ભરે મન તપે અહંકાર કુદા કુદ કરે પણ આપણે એટલે આપડે જુદા પડી ગયા એટલે વધારે તપેલું હોય લાલ લાલ જોયા કરવું પડે લાલ લાલ થઈ ગયો જોયા કરવું પડે એમનો તપ એને આંતર તપ કહેવાય શું કહેવાય એ ભગવાન આ તપ ને મોક્ષ ને આ તપ કહ્યું છે અધિ છે બહાર લોકો દેખાય નહીં દેખાતા તા એ પુણ્ય નું કારણ છે અને એનું ફળ શું ઇન્દ્રિય વિશે ભૌતિક સુખો તપ જે દેખાય છે લોક ને આપતો એનું ફળ ભૌતિક સુખો મળે અને આપડે તો મોક્ષ ફળ મળે બહાર તું ત્યાં બી ખાતી ભાઈ પણ આપણે ચેડકાય કે તરતું તારા દેખાય નહી એવું તમે કરવાનો પ્રયત્ન કરું આમ કરું એમ કયું કરાવવાનું લોકો આવી ગયું જો આ ભગવાને શું કહું છું કે હું કરું છું તે કરે છે તેઓ કરે છે તે જ્ઞાન હું કરતા નથી તે કરતા નથી તેઓ કરતા નથી હા ભગવાન હું કરું છું તે કરે છે તેવું કરે છે અજ્ઞાન હું કરતો જ નથી કહ્યું અપમાન કરનારો એ ગાળે છે એવું નહીં પણ એ શુદ્ધાત્મા છે એવું દેખાય છે ત્યારે આપણને શુદ્ધ જોયું શુદ્ધ કામ કરે છે તેને જુએ છે માટે શુદ્ધ આત્મા છે શુદ્ધ શુદ્ધ અને પછી તે બીજો અમાવ કરે છે પોતાને અને પોતે જુએ છે કે આ છે તે કરતા કોઈ છે નઈ બધું આ બધી અજ્ઞાનતા છે કરતા પદ જ રાખવા ઉપદેશ કોઈ આપતો નથી કે વ્યાખ્યાન કર્યું ઉપદેશ આ જો ઉપદેશ આપ્યો કે તારો તારો ઉદયકર્મ ઉદયકર્મ નચાવે છે અને હું ના છું ત્યાં સ્વામુ છે ને Just after the earth... He calls himself unto these vegetables. He also sentiments with us. After the鳥 or disease, I Kong is そうすることができて、Light a voice only what they say... It's just not familiar, but ディッツはカイ diplomあ生。 કારણ કે દાદાની ભાષા બી છે કેટલી સરસ રીતે તમારું સોલ્યુશન લાવવાનું બીજા ને બધા થયું કે બુદ્ધિ નો ડકો બઉ બહાર જોવા મળે છે બધા નજીકના આત્મા ની જ વાત કરવી જોઈએ આવી બધી વ્યવહાર ની વાત શું કરવા કરે છે એવું રીતના લોકો ને બુદ્ધિ નો દાખો થાય છે આત્મા વાત એટલી કરવી એટલે અહંકાર હોય તો બે ભાગ જુદી શકે અહંકાર હોય તો બે ભાગ જુદા પડી શકે અને કરતા ભાવે નહિ ને વધતા ભાવે નહીં આપણે ગયા કરે એને ખબર નથી પૂછા હા પછી ના શકે આ જગ્યા એ કેમ કે જે લોકો આવ્યો તે હું કમાયો કોટ ગયો ભગવાન એવું કે છે એ માણસ શું ના કરે કમાયો કે હું કમાયો કોટ ગે કે ભગવાન આપણું બધું જેના જોખમ લેતા વાર નહીતી આપડું બગડે આપડે જોવાનું ઘર માં પગ પડે તો બહુ થઈ ગયું હવે બે મિનિટ બે મિનિટ જો ચાર લાગ્યો હોત ને તો બે હાજર આપવા ત્યા થાય ના હોય એવું ના થાય આ લાયેલા જ નહીં લાઈ ને દાદા અંગૂલ્ય ગરીબો છે લાગશે તમે ઘી ચોખ્ખું છે અને લોટે ચોખ્ખો છે આજે ના ભાઈ ઉછી નો રાખવા નહી ત્યારે આવે તારે દાદા અરુણ ભાઈ વાત કરી ને બુદ્ધિ કરે છે લોકો આર્ગ્યુમેન્ટ એવું થાય ને કે આત્મા ને ઓળખવું હોય તો એ વ્યવહાર તો પેલા ચોખ્ખો કરવો જ પડે વ્યવહાર એટલે એમાં શું વાતો છે એવી આપડે આર્ગ્યુમેન્ટ કરી શકાય ને સામે એને બધું થઈ ગયું પછી જુઓ મસ્ત કોર્ટ માં જુમેદાર થઈ ગયા કેટલા કાઢી દૂર પડી ગઈ છે અંત આમ આમ કરો જતી રેતી છે એટલે દાદા કે એટલે ધૂળ નીકળી ગઈ કે કાલે એક જણ તો પંદર ક્યાં છે આનંદ બઉ દેખાય છે બીજા ના દેવાયો વર્ક પડ્યા કર્યા કે આનંદ થતો રહે છે પણ આપણું લોંગ વીકેન્ડ છે પૂછવાની જરૂર નહીં ક્યાંય પૂછો જોઈએ પૂછીએ તારે ખબર પડે ગુરુ નો કેટલો માલ છે ચોખુગી છે તેલ છે ખબર પડે આપણને મારે પેલા પૂછીએ કે ભગવાન ક્યાં રે પ્રશ્ન ભગવાન ક્યારે કેટલા વર્ગ બનાવી રહ્યા છે ભગવાન બનાવી છે પુષ્પક બીજો બધા આવી ગયા થઈ ગયા બાજુ હિન્દુસ્તાન માં જમીન જો કામ ન થતું હોય કામ નથી આપડે વાતચીત કરો ખુલાસા કરો આમ ક્યાં સુધી જે દુકાને જે દુકાન આપડે જોઈતો માલ ના હોય તે દુકાને ફરી આદેશો આપડે જોઈએ તો માલના હોય ને એ બજાર માં ફેરફેર કરીએ મનક મેં તો ગુરુ કયા સુધાર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કયા ગુરુ ભગવાન ઉઘરા કે ધોળા ઉઘરા લાવ્યા કે કયા ગુરુ લાભ કરે છઠી બાજુ હોય ખોથી મુક્ત કરેવાય શું કેવાય થયું ના એનું ભરત સર્વ દુઃખો થી મુક્ત કરે દુઃખો થી મુક્ત કરવા માટે ગુરુ કરીએ આપડે આપડે શું વાંધો છે આપડે અહિયાં પણ કશું ડોગર ગના કમાવાના છોકરા પોતાના છે ઘર પોતાનું મહેશ્વર એવા ગુરુ કરવાના આ ગમે ગુરુ પોતે પડી મારો છે ને ના દેખાડશે આ તમારે જો અમને આ સરખી મુક્ત કરવાના હોય તો તમે શરીબી દેખાડો તમે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવ મહેશ્વર કરીને તમને ફોપી દઈએ બધી હોય દેખાડો આ બજાર માં અથડાવ છો વેપારી થઈ પડે છે કોઈ નો દોષ નથી બજાર માં ફરફર કરે છે અને બચ્યા હાથે પાછો ભટક ના ની ભૂલ છે દુકાનદાર ભૂલ નથી જાણવી પડશે પુષ્પાબેન કે છે પટકનારી ભૂલ કેમ નઈ ભટક ના ની ભૂલ છે ખોવાય છે શું ખોવાય છે કોઈ સુખ્યા ની દુકાન માં જતો હશે બોલો ગુરુ બ્રહ્મા ગુરુ કૃષ્ણ તમને કોઈ શીખવા ભર્યો નથી મને ક્યા ગુરુ બ્રહ્મા ગુરુ કૃષ્ણ શીખવાડ ને ભર્યો તમને હું શું દાખતો નથી શીખવાય જે એવું લાગતો નથી જો જો કરેગા આઈ સમજ નથી પડી સમજ નથી પડી હજી મતલબ કે દંત તમારું નામ છે ખરેખર કોણ છે તમે તે જાણો છો એ સમજવાનું છે দাদা એ સમજવાનું છે જે સમજે જે સમજે ને પર એ ગુરુ ધмма ગુરુ বিষ্ণુ કહેવાય દાદા એન કે છે એય ભટકે છે એ એના છે આ નિબ દબડી ના રેવી જોઈએ દબાઈ રહ્યા ને ત્યારે મુક્ત થયા કેવો માલ માંગડી ગયું બધું ના આવે તબાઈ અને મને ધોળો મારે ગાવા ગુવાથી તમામ નબાઈ હશે એમ તમારા શું છે આવી નબળી દુનિયા ઘેર ઘેર ડબરા માણસો બનાવી દીધી હશે શું કે માણસો બનાવી દીધી હશે ડબ્રા લોકો ભગવાન તો બનાવી નવ ભગવાન તો આવું ના બનાવી શકે આવું કરતા ભગવાન અમને જોઈને ભગવાન દુઃખી થતો જશે અમને જોઈને ભગવાન દુખી થતો જ હશે અમને જોઈને ભગવાન દુખી થતો જ હશે પોતે બધાને સુખ આપીશ તો એ પ્રોજેકશન કઈશ તો તને સુખ મળશે ભૌતિક સુખ દુઃખ આપીશ તો દુઃખ મળશે અને મિક્સર જોયું ત્યારે પછી ક્યાં સુધી ચાલે આવું ગરબડ ગોઠવું તમારી વાત સો ટકા સાચી હવે હવે પૂછે છે ઉપાય બતાવો પણ ચશ્મા વગર વાળા નું કોમ છે ઉપાય કઈ થી થાય ને તો આખે ચશ્મા આવ્યો છે એના કરતા તમારે મને એમ કહી દેબ સમજ કરો તો નબળો થઈ ગયો નથી શક્તિઓ ફ્રેકચર થઈ ગઈ છે શું થયું છે જે શક્તિઓ હતી ને ફ્રેકચર થઈ ગઈ હું છે દેખાડું ને તો ભૂલી જવા જ હું જતો રહ્યો ક્યાંય તમને મારી જોડે રહેવાયું હોય તો તમને દેખાડો જો તમે બેઠા પાડે એવું છે ગુરુ નો શું ધર્મ છે કે પોતાના